નિરંતર નિર્જા માં બે ભાગ હોય શુભની નિર્જા થાય ને શુભની નિદરા થાય નિજા થઈ જવાની શુભની હા સુભા સુ એવું છે ને જેવો ઉપયોગ દુદ ઉપયોગ હોય ઉપયોગ હોય તો પોતાને ખબર ના પડે પગલે લાઈબરતી હોય બધે પછી બી છે હા પછી હોય ભોગવે નહી શુદ્ધ ઉપયોગ ખરી પડે બધા ખરી પડે આ આપડા મકાન ને શું કે છે બધું જર્જરી ગયું છે કે છે કે જાય <laughs> भोगव पड़े निर्दरा थे निर्दरात थी भोग भोग कर्म हो तो जेव क्यों भोगवा ना, पहलाये કરે એ રી રડી જીર ને બધું ખેતી લીધું ને વાંચ માંથી પાણી નીકળી ગયું હતું ભોગવત છૂટકો થાય જ છૂટકો થાય હળવા થઈ શકે કે નહીં દાદા હળવા થાય કે નહીં લીધા થઇ જાય અને જ્ઞાન લેતા પેહલા તો જે કર્મ કર્મ નું હોય દસ રતલ પણ મિથ્યા ને રતલ લાગે લાગે ચાલીસ રતન એટલું વજન આવે કર્મનું વજન દસ રતન હોય તો મિથ્યાથી છે એને ચાલીસ રતન આવે વજન લાગે કોઈ પચા લાગે કોઈ હોય કોઈ હોય ને અને સંકિર્તિ ને દસ ને બદલે કોઈને આઠ રતન લાગે કોઈને પાંચ રતન લાગે કોઈને બે રતન લાગે પણ વજન તો લાગે વગેરે અને શુભાશુભ બંને કર્મ ભોગવવાના ઘડીમાં અંતસ્કર ને આનંદમાં ઉલ્લાસમાં આવી જાય ઉદય છે સાત પ્રકૃતિ ને સાત પ્રકૃતિ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 ધર્મ ને અધર્મ બે મિથ્યાત્વે કહેવાય કેવું ધર્મે મિથ્યાત્વે બોલાવે એટલે પછી હા તમને અને અધર્મે મિથ્યાત્વેત તો દ્રષ્ટિ છે શું છે એને સંક માસ ને હોય કોસ લાખે એક માણસ માણસ હોય બઉ દૂધ હોય કોક માણસ સંયગ બોહની એટલે શું કે એને બીજો કોઈ પ્રકાર મોહ નહી આત્મા શું હશે એટલું જાણવાનો મોહ એને મોહ કહ્યું ભગવાને શું કહ્યું તને કોઈ પણ પ્રકાર નો મોહ છે તેથી આત્મા શું હશે આત્મા શું હશે તેને સપનો આવા કે છે શું કયું તેને તમને મોહ કયો ત્રણ પ્રકૃતિ બાર ને નવું એકવીસ પ્રકારના કસાય હોય શું કે છે એકવીસ પ્રકારના કસાય હોય સંકેત ની કસાય કેટલા હાજર હોય એમાં બે મત નઈ તમે ગયું પછી એનો હિસાબ જ નઈ ને પછી ચાર પ્રત્યાખ્યા ચાર પ્રત્યાખ્યા ચાર સંજલન એ બાર નવું છે તે આપડા આપડે બઉ થઈ જાય છે આપડે હાથમાં જાણવાથી જ છે સાહેબ થઈ જાય છે આત્મા જાણ્યો અને હું શુદ્ધાત્મા છું એ જાણી ને બોલે થઈ ને બોલે થઈ હું શુદ્ધાત્મા છું ને થઈને બોલે આત્મા થઈ ને આત્મા બોલે છૂટ્યો કે છે ભગવાન એક જ વાક્ય કહ્યું કે જો આત્મા થઈ ને બોલ કે છે એમને હું શુદ્ધાત્મા છું ના બોલી શક થઈને બોલ કે છે થયો અને પછી આત્મા બોલે છે પણ અરે કૃપાળુ જે આત્મા થઈ ને આત્મા બોલતા હતા એ કેવી રીતે એ ખરું કે નહીં એમને તો જ્ઞાન એમને એ કેવી રીતે એ ક્રમિક જ્ઞાન કેવું હતું એમને ચોવીસ વર્ષ પછી બાદ થયું શું વર્ષ પછી ચોવીસ વર્ષ પછી લખ્યું છે ત્યાગ નો કરતા હું છું ત્યાગ નો કરતા હું છું ત્યાં સુધી ખાયત નહિ ત્યાગ કરું છું હું કરું છું એવું કરતા પદ નું ભાન છે ત્યાગ હું કરું છું મારે થતો નથી તમારો બધો ત્યાગ થઈ ગયો સર્વસ્વ ત્યાગ થઈ ગયો ખરો ત્યાગ અજ્ઞાન ના કરવાનો શા નો કરવાનું વસ્તુઓ તો ત્યાગ નથી વસ્તુ લેવા દેવા ને કઢી ત્યાગી કઢી ત્યાગી કડી કેટલી ચીજો કડી જવી ચીજો કેટલી ત્યાગવાની મેલ પૂરો બધી વળી દહી પચી કાઢી નાખીએ કઈ રીતે <wyn facilitation> <laughs> <laughs> <laughs> કૃત્યમ ખોરી કાઢે પાણી સાથે ઉ ખબર ને ઉ પાણી પીએ ને ભગવાને એમ કેવું છે કે ઉપાડે પાણી પીવું એમ પછી આચાર્ય ભગવાન પાસે વાળે ઘુસાડી નહીં હા બટાકા બટાકા પાછ ભગવાન કહ્યું હતું બાકી પાણીનું પાણીનું તો ભગવાને એટલા માટે કહ્યું કે લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો સાહેબ આ પાણી જીવો અમે ઉકાળીએ તો મરી ના જાય મરી જાય બાકી શા સારું અમને દોસ્ત માં ધારો તમારા શરીર ને સારું તમારા શરીર માં જીવાત ઉભી ના થાય કેટલા શરીરમાં જીવાત ના ઉભી થાય પાણીમાં જીવો મારો તારા લોકો કેટલા છે તે પુનસારી છે જીવો મારવાના ટાડુ પીશું કે ભલે મારું શરીર બગડે કે આપડું ભલે પેટ કોણું થઈ જાય શું કયું કનમુર નું કેમ કયું કનમુર કનમુર તો વસ્તુ છે એ તો મગર બટાકા માં જીવડા બઉ નહી આ લોકો તો એવું જોયે બટાકા નો જીવડા રસના કરવા હાર આ જાગૃતિ મંદ થઈ જાય છે તો મોક્ષ જાય नरे जीवन जीवड़ के जीव बाहर करमोल कर कर कर पानी शुद्धि कर ભગવાન પણ મોટા મોટી હિંસા હોય આ જગત માં તો કસાય નહીં અહીં લુગડું રાખતો એટલા માટે કે મોટા જીવ જંતુ મોઢામાં પહે ના જાય કે નાકમાં ના એટલા માટે શું ત્યાં આમથી ના રાખતા આમ રાખતા હતા જયારે ભોજિવ થાય ને ત્યાં કપડું આમ રાખતા હતા